બધા પ્રયોગ મૂકો છે તો કઈ દેવું સર ચાલે આમ છે એટલે એ સામે વાત કરી કે છુટું પડી જ જાય છે છૂટું પડી જાય છુટું પડી જાય નાખનાર પોતે અને ખાનાર નું પોતે માથે લઈ લીધું ખાનાર નું માથે લઈ લીધું ના જીવડા આગળ વધી ના જાય બધા ની આજ્ઞા છે ને કેમ કે શુદ્ધ નહી શુદ્ધ ઉપયોગ સુધી ના પહોંચે પછી આ વાત આ બે નું માલકી ભાવ ના રહેવું બે નો ભાવ માલકી ભાવ ઉડી જતા ત્યાર પછી સુધી બે વાણીનું ને મન નું માલકી ભાવ ના तो भाव ना रहे। अब मन भाव ना, रहे, वाणी भाव ना रहे। तो, तो <laughs> जुदापा नो प्रयोग कई रीते हो आप ખબર <laughs> <laughs> બે જુદા પાડવાની આખી સમજ આખી હોય ના આવું ઓકે લક્ષણોથી એના લક્ષણોથી લક્ષણોથી હોય સ્વભાવ જથ્થાબંધ અંદર ઉત્પન્ન થાય એ પણ જથ્થાબંધ વસ્તુ હોય અંદર થી ઉભા થાય પરિણામ ઉદગલન પુરાણ થયેલું અને ગલન થયા કરે આવતું નથી આવતું જાય આમાં કઈ રીતે જથ્થાબંધ સ્કંદ કેવાય સ્કંદ સ્કંદ અને દુરબીન હોય ની આ બીજા દુરબીન મૂકી આવ્યો કે बाहर नहीं पड़ता बाहर नहीं पड़ता बाहर नहीं पड़ता बाहर नहीं पड़ता देखा है बता देखा है के बता मेरे से ऐसे रहने कैसे આવી ગયા બાર વર્તન સારું થાય પહેલું વર્તન સારું થાય તો અંદર દેખાડું સારું થાય દેખાવાનું છે વર્તન ની જરૂર છે કારણ કે આ ક્રમિક આક્રમમાં છે ને તો ધીમે ધીમે એ વર્તન ઓછું થઇ જાય તો દેખાય ફેરફાર થવાથી અંદર દેખાય એવું નહી તો ના દેખાય બહાર વર્તન પગડતું જાય અંદર દેખાતું બંધ થઇ જાય સવાર દાડું થઇ જાય તેના ઉપરથી ભાગ કાઢી કઈ બુદ્ધિ ફેકાશે એમ કઈ બધું ભેગા થઈ ગયું કે એક જ દાદા સ્વગમત પછી ગયું एक वज पड़ी भाई आ खोटू आ साचू है क्या वर्तन बदलाव थी जो धीमे धीमे એકદમ નહીં એક વર્ષમાં નહીં બે પાંચ ફેફાર થઈ ગયો નહી થાય એવું એવું જોયું નઈ અથવા घरे वतन हैहंकार करवाए अहंकार कर फेरफार कर આ છે ને ખરે જ નથી બે વાક્ય એવા નીકળશે લોકો વિચાર પડી જાય વાઈન ખોટશે બહુ સામાન્ય દરેક માં દરેક દરેક માં હુ કેટલી વાર આ મૂકે આત્મા છે એટલું બધી શક્તિઓ હોય આત્મા છે એટલે બધી શક્તિઓ છે બે થી હા આપડે નિર્ણય કરો તોડી આપી વાતો કરતા મોટા ઘર નામ મોટા કર્યા ઘર આપડે પોતાના ઘરનું છે ભારે નથી ને પછી ગોતલો હાશે ગાદલા કેટલા હું શીખ્યો એટલી ચાદર ગભાતો કેટલા બધા પેલો પૂછે રહી તો બોલું ભાડાનું કહ્યું એટલા માટે ભાડાનું કર્યું એમની વાત વપરશો નહી કર મેં પૂછ્યું કઈ કઉ આવું કોણ થાય કે આ તો મશ્કેર થયો લોકો કેસે આપડું દેવું છે આપડું વધારો મને કહે હું આભરું વધારો તો મને આભરું બધા પેલા મારવાનું કોણ બોલું રાજદેવું કર્યા પડે કે હું આભરું બધા તો આગળ કાઢી સારું કે ના ગાડી ગયું રાખી અરે રાજાનું ઘર જેવું હતું અને તે આપડી ઘર માં હોય હતા અને ભૂટ તો જુઓ તેને જો ભલે ને કદાચ રોજ કપડા નાખે રોજ રોજ પેલા હું કઈ પાંચ કપડા પાંચ બદલી એ નિદાન આમ કરી દીધું બે ત્રણ દુ બે હજાર બદલી નાખવાનું મારું કે બધું તમારા બધું બેઠ થાય લાભ છે કપડા કાઢનાર ખબર છે કાંઈ અમાર ધોના સી બજાવતી છે હું તો એના જઈતો એલો મારું કપડું કોઈ ધોવા નઈ દીધું તમે એવું વાત જોઈ રાખતો ઇસ્ત્રી કયા પહેરવાનો પેલો શોખ એટલા માટે જાતે ધોઈ રાખવાનું તો પૂછ્યું તા કેવું દાર બે ખતું બદલતો શું આપી બધી રીતે का जो अरे को, दे, ना.. नगर गाय नकद कर જીવન બાજુ લાગે જ ને કામ તો લાગે જ ને કામ લાગવાની કે વધારે કપડા વાપરી રાખે ત્રણ જોડી ની જરૂર હોય ને છ જોડી રાખે તો અત્યારે વાપરી વાળે આગળ ને દુકા પડે આગળ નો માળ અત્યારે વાપરો બઉ જ ખોટું કે અમે પેલા જ નહીં કઈ થી આ કઈ થી ભાન નહીં રૂપિયો કઈ કઈ થી ની ભાન નહીં આ તો કુદરત સરમેડો છે એવી ખબર નથી એટલું જ અતર તો હું ગણતો હું તો રાજા કે બીજા નવા પીવડાવે નઈ જ્યાં સુધી પેલા ઘસારો ના પામે ત્યાં કંટ્રોલ નથી અમને ગમે નહી આપણસ નું દુઃખ થાય મિલવાલ ને વધારે કરવું પડે ત્યાં સુધી અમારું મોટે હોય જે કામ બીજા માણસ નું આપડે આ દુનિયામાં કોઈ ચીજ નુકસાન ના કરે નાતો તો ગણતરી પણ જોરથી પાણી તે અંધરે આ લોકો નરાયણ છે તે જેતુ મુકીલવા પાટી મેતુ સાથી એવું જેતુ મુકી દીધું કે એને ટેગની જરૂર છે બધું જરૂર છે આમલા કાટરીથી ઓમલા બમ ઓમલા તેલા દે ને ખટખટી દાદા ના યાધુ એક વાંચ્યું હોય ને ખબર ના પડે કે આવે છે ક્યારે જાય છે એમ રમ પર પોતાનું અસ્તિત્વ ના દેખાડે સત્સંગમાં એમનું શું જાય બગડું આ બધા આ બધી છે બગડે બહાર ગમે એમનું શું જાય મેરી બે જગા વળવી દસ પંદર થી આવતું તો એને બુદ્ધિ બધું શીખવા દાદા ત્યાંથી આ ખબર ન એમને ના જવાન મળી ગયું વ્યવહારિકતા કે તો કેતો હતો કે આ બુદ્ધિ પ્રકાશ ને આ બધા કહો છો ને એવું તો મને કદું જતો કે મારે પણ જતો રહું મારી જ કઈ આગળ ના ભાઈ okay? થાય વગત બગડી જાય ને ના લાવીએ વારો સુધર છે <meme> છુટકો નથી આ જ્ઞાન જ છે સુધારે આ જ્ઞાન જ એવું છે કે સુધારે એવી વાત જગ્યા નથી રાજ્ય ઘડવું લાગે તમને બઉ મીઠું આવે સર ભરતગઢ નાખો ખાસ કહેજે શું સુધારવાની ભાવના સુધારવાની ભાવના તારું હું તો કઈ બધા ના હાજરી હાજરી હાજરી માં જલ્દી આવી જાય હાજરી દિવાળું સારી વાત કે છે હાજરી જલ્દી નીકળવા આવી જાય હાજરી ને કેતા આપડે તો પેલું ભાઈ પ્રજ્ઞા એવી મૂકી છે ને અખોળાઢેક્યા વધે સિમંદર સોમ્યા રામ પર શું આવે ને ભાવ કરે તો ભાવ કરે ને થોડું મળે લાદા મને કોઈ વાત એમ કે મારે ચાર પગાર થઇ જશે તો પહેલા મળે ને પછી સાઠી સામ લોટરી ટિકિટ લેતો બે બે વ એ રોકે આવે જાય તો આવ્યું પૈસા શું કર્યા પછી પછી ગેર શિષ્ય ગયા પછી ચાર દિવાળી દેખાય પૈસા નઈ ઘર સારું એટલે વિડીયો લાવો પણ એટલે એ પૈસા માં નાખીએ પહેલા પાંચ હજાર નહીં માગીએ પાંચ હજાર અમારો વેરો નહી જાય પછી રાખશે ના કાયર નો વેરો કઈ નાખો કઈ તે પછી કઈ જોઈ શકાય ધીમ કરતા બે વાર વધારે આવી લક્ષ્મીજી ને ખોરા કરે રાત દારોદી કર્યા લક્ષ્મીજી ને ખોરવા નીકળ્યા હાથમી માં છે અપ્તાવાડી સાતમી માં લક્ષ્મીજી પુણેશાળી ને ખોયે અરે મહેતુ લોકો લક્ષ્મીજી ને ખોયે પૈસા ની કઈ બંધ કરી નાખ નહી નીકળી કઈ રાત બાદ આગમાં જીત્યા માટી કઈ ધાડો કર્યો આમાં ને પાછા ફાડી દે ગયો કર્મચારી ઘર બે ઘર નહી ચાર બે બંધ થઈ ગયું આવતું બંધ થઈ ગયું આવતા આવતા That's how they last place you'd think of this. <laughs> da בהāma cred Dance Ritm 접종OOOOOOOOО but it's <laughs> vaan the manifest... There you have that have filled unclecha mau. ખાધો રાખી ગેસ કીધું બે મજા એટલે જ્યાં ગેસ નાચ ગંધ નાખ્યા આર પર સુકવાથી કઈ બુદ્ધિ ત્યાં ગ્રહણ કરવા એ છે જાનવરો કેમ થાય છે ટાઈમ કે આખા વાર નું બે પાંચ પચાસ વખત ઉશ્કેર થાય તે વિચાર નહી હા એકલા દેવાના મને એટલે જ સુગંધ આવે ને પછી <laughs> નઈ <laughs> <laughs> પોતે હોય ને તે મને ઉપાડી વેલા દુનિયામાં જાય કેવી રીતે જાય કે જાય માણસો છે કૂતરા કરતા નથી ગજડા કરતા બધા તો એવી જગ્યા મારા માંથી સુગંધી પાછી દુર્ગંધી માં પરિણામ પામી ને ઉભી રહેશે ફુદગંધ વસ્તુ એવી છે ને હવે સુગંધ આપતી હોય થઈને ઉભી રહેશે સુગંધ થઈ રહે તો એટલે મને સારું એકાણું થઈ આસન થયા આસન છે બેઠું નથી ઇસ્ત્રી બેસી વિષય ના વહેતા બઉ સારા લાગે બઉ સરસ લાગે કે આવશે ને ઉપલબ્ધ બધાત્મા સાધક વ્યવહાર કેવું વિષય ત્યારે મન જોડે બધા વ્યવહાર થોડું એવું વિષય તો આ જાનવર ને પસંદ થાય વૈરાગ અને પેલું જ્ઞાન જ્ઞાન સભા બાજુ અને એક્ઝેક્ટ એવું જ છે એમ એક્ઝેક્ટને કયા સંઘ માટે કીધું ભવો ગૌ ના સંઘ માટે ઉતરા ગયા ત્યાં ભલે આને વા કરે તે આપે તો ભરે વિષય હોય સાત વખત ભગવત પ્રણામ કરાવે છે ચાર છીએ આવું અમે મોબેલું ન મારા નહી જીવન જ ઉડી ગયું ખરાબ થઈ ગયું દર્દ ઉડી ગયો ન ઉડી ગયો ગમે એ ચીજ ના માટે સરસ ચીજ હોય સૌ લોકો સુગંધી વાંખે કે બઉ સરસ છે કને કે બઉ જીભે કે બઉ સરસ બુલેસ વાઘરી બગડી હોય ને આપડી ખેતી <laughs> <laughs> <laughs> <laughs> મેં પણ રાખી જિંદગી નો બધો ઇતિહાસ આમ વંશા એવી દેખાય બધું આમ વંશા એવી દેખાય ચાર વર્ષ ને એ